કારણ કે શરીરમાં આત્મા નો પ્રકાર છે દાદા એ આપણને આરોપી દે છે મને યાદ શરીરના એક એક અંગમાં આત્મા નો છે અને આત્મા એ પરમાત્મા સ્વરૂપ છે જે શરીરમાં છે એ બ્રહ્માંડ છે બ્રહ્માંડ ઈશ્વરે બનાવ્યું છે એને શરીર બનાવ્યું છે શરીર માં એને શક્તિ આપે तो एक वक्त अमने थे मेडिकल स्टूडेंट अमर व्यवसाय क्या जीव उगी तेरे हाथ पाक कान आंख बढ़ू जे तो ये फोन कर क्या कहू तू क्या रहू जो एक कोष में सत्ता थी तो सत्ता नुश्ता ना स्थान क्या તો એક જ છે કે હૃદય ની ગુહામાં અંકુશ માત્ર જેમાંત્મા આત્મા વિરાજ તારે આપણે એમાં જ્ઞાની સિવાય કોઈ જાણે જ નહીં આ આ બાબત જ્ઞાની સિવાય કોઈ જાણે સાચી વાત નહીં નીકળે કોઈ बड़ा जाने खराब है पर पता है काती बात नहीं है है ना आत्मा बिल्कुल तेज नहीं है कपई के तरह आत्मा सा गुटी अरे तुझे से, से। ये आत्मा ऑर्गेनिक है ये निश्चेतन चेतन से जो से हमें अनिल भी चेतन से लगता है निश्चेतन ही नहीं कहते हां अच्छा प्रश्न पर आओ अलग कैसे करना है तो जरा હૃદયમાં સ્થાન મનનું છે હૃદય માટે આનું આનું પ્રગટ આવું એ હૃદય મત છે એ મન એટલું જ હૃદયમાંથી આત્મા આખા શરીરમાં છે મરતી વખતે જેમ જેમ અંગો મરતા જાય તેમ તેમ અહીં કેટલા નવ દ્વાર તો ગમે તે દ્વારા કેવી રીતે ના નીકળે તો અહી ખાઈ ને પણ નીકળે એ થાય છે કે જો માથામાં માર એવું કે દાળું કૂટે બનાવતી ગયું જે ધાબી પૌે તેને આ મારી હા આ તો આપઘાત કર્યો કર્યું છે અને એમાંથી નીકળે જ નહીં બધા જેવો હિસાબ છે ને તેમાં રેડ નીકળી થવાનું પાસે વાઘે રે નીકળે તો અમુક જાત ના હિસાબ કોને રેડ નીકળે તો અમુક જાત નો હિસાબ એના હિસાબ ઉપર નીકળે આપણા વિચાર આનંદમય કોષ પહેવાય કોષો પાંચ કોષ છે કયા કયા અન્ન અન્ન કોષ મનોમય કોષ પ્રાણમય કોષ અન્ન મનો કોષ મનોભ કોષ પછી પ્રાણમય કોર્ષમય કોર્ષ પછી કોર્ષ ચલો એ વિજ્ઞાન કોર્ષ થયો આનંદ પરિણામ આનંદમય કોર્ષ ઉત્તમ થઈ ગયો જો બાકી કે બધી પ્રકૃતિ પ્રકૃતિ છે વિજ્ઞાન નો ઇકો જ્ઞાન ક્રિયાકારી હોય વિજ્ઞાન અને જ્ઞાન ક્રિયાકારી ન હોય એને જ્ઞાન ને વિજ્ઞાન માં બે પહેલા કરો કે એને ઉત્કર્ષ જ્ઞાન કર્યું અને વિજ્ઞાન આપણે ત્યાં દસ લાખ વર્ષથી ચાલુ આવેલી વાત છે એ બધા બાપાઓ અભ્ય થઈ ગયો હોય કે તે થઈ ગયો હોય બધાએ એક નું બરેલી દોળી માં બે દાખલા કોઈ વિજ્ઞાનિક ના બેઠો વિજ્ઞાન આપે એનું એ જ ભરેલું ભવિષ્ય તમને કોઈ જડતું નથી અને સ્વાદી વિજ્ઞાની લાખો એ સત્યુ પી આ ભાઈ આ તો એક્ઝેક્ટને નથી બની અંદર દેખાય છે આપણે દેખું છે જય નમો વિક્રાય વાતચીત કરો ડાક્ટર બધા થયું લાજબ હતા બધા બહુ મજા તમારા ઘરે બધા દાદા બધાની ઉપર કૃપા તો વરસાવે છે બધાની ઉપર કૃપા વરસાદ પ્રાણ નો પ્રાણ આપડે આત્મા ના જવાના નવ દ્વાર છે दादा कृपा द्वारा कृपा वर्सा द्वारा अमाउंट द्वार पूछे कई रीते वरसाचो એ જવાથી જાનવર પણ હોય તો ઈચ્છા થાય તો જાનવર ભરતા થાય નહીં કારણ કે નહીં નહીં થોડી પરિણામ આવે નહી અહંકારી હંમેશા નિરાશિત કહેવાય અહંકારી નિરાશિત કરાય ડોક્ટર કે થોડા નું વર્ણન કરો કે દ્વાર અનંત દ્વાર થી છો કૃપા તો થોડાક વર્ણન કરો કે છે દાદા કારણ કે આમાં ચર્ચા પતિ રહ તમને ડાક્ટર ખા ને કે આ લોકો ઉપર બિહારે હું કહું ઉપર બિહાર શું કહું ઉપર બિહારે નહીં તો કેટલાક માણસો એ જયારે આવે કેટલાક માણસો ના આવે કે વ્યવહાર એક્સેપ્ટ કરો શું વ્યવહાર એક્સેપ્ટ કરો હા અત્યારે ગુરારજી બેસી આવે તો ગુરારજી બેઠી જો દાદા ને દર્શન કરવા આવ્યા હોય તો મને વાંધો નથી પણ મોરારજી બેસીક્ટ અહિયાં તારીખ ફરવાની ગયા હોય તો અહિયાં જોડાયા પણ ઉભા વિકલ્પ ના થાય જીવડું આ બધા બે આ કયું જીવડું છે વ્યવહાર અમારો ચોખ્ખો હોય આદર્શ વ્યવહાર હોય બિલકુલ આદર્શ અમારો વ્યવહાર જો કદીગીરી ગઈ નથી તો આવો વ્યવહાર આદર્શ વ્યવહાર થી મુક્તિ છે મારામાં ક્ષમા ગુણ છે ગયો ક્ષમાન સૌ ને ગોઠે છે ગુસ્સા નો ગુણ નથી ગુણ નથી જમા આત્મા નો ગુણ નથી સહજ ક્ષમા પછી સહજ મૃદ્ધતા મૃદતા એટલે શું કોમળતા મળી સર નથી શું સાહી મનુષ્ય મૃત્યુ થયા એના મૃત્યુ નો અનુભવ થાય ખરો મૃત્યુ થયા વગર મૃત્યુ અનુભવ થાય ખરો મૃત્યુભાઈ રાત્રે સ્વના માં પોતે પોતાનું શરીર આપવું સ્વપ્ન સ્વપ્ન માં જઈ શકે પોતે પોતાનું મૃત્યુ જોઈ શકેનાર અને જીરનાર એ તો ડોક્ટર કે છે કે તો એમ પણ અનુભવ કે છે ઘણા મૃત્યુ થતા મરણ પામતા હોય પણ મરી જ ગયા હોય લગભગ પણ પાછા આવે છે તે પણ અનુભવ કે છે जीवन काल दरमियान आत्मा शरीर अठारो खास बाहर भ्रमण करता मन भ्रमण करे मन मन शरीर मत कहू मन बाहर गयु મન કે માહિતી અને ચિત્ત એવું છે કે એને કોઈ રોકી શકે ગમે ત્યારે જાય અહી જાય અને ડાક્ટર મન બધી ચિત છે મન ભૂમિકા કોઈ શેર ની મન ભૂમિકા ખાલી વિચાર કરતું હોય તે વખતે મન સ્વરૂપે હોય છે વિચાર જ કરતું હોય ખાલી વિચાર બી મન હોતું નથી આત્મા એ શુદ્ધિત છે આત્મા શું છે શુદ્ધિત યા પ્રવેશ પરકાયા પ્રવેશ સરસ એ થઈ શકે છે આ પરકાયા પ્રકાર નો એ તો આવું આ તમારા બધા ક્યાંથી ગયેલો છું જે રીતે યાદ આવે જેમનું ચિત્ત પ્રવેશ હોય એના ગુણધર્મ એના આવી જાય પોતાના ગુણધર્મ થઈ જાય જેનું ચિત્ત બીજા ના પ્રવેશ્યું હોય બીજી વ્યક્તિના શરીરમાં પ્રવેશ છે જીવતો રે ખરો કયું હા તમે નંત્રચાર બીજા આંટી કર્યો એમ પછી પતિ પતિ આવું શું થયું કરતા મરણ થયું ના થયું એ જોયું મર્ય આપડા મંડલ વિસ્તાર જોડે વાદ દિવસ માં ઉતર્યા જૈનો જોડે જરા વાદિવસ માં ઉતર્યા અને તારા કરતા ભ્રમ્સ્ય વિશે વાત આવી ના સંયોગ સંભોગ નો સંભોગ નો પ્રશ્ન પૂછાયો તો એમને એનો અનુભવ નતો એટલે રાજા ના પ્રવેશ કરી અને અનુભવ મેળવી પછી એને જવાબ આપ્યો એમ એવો વાત છે મારી બીજું કઈ પૂછવા જવું પડે આવું બાળક ગમશે અનંત નું ભણ છે ને અનંતોરાટેક કર્યા કરશે ભ્રષ્ટો પાસે ફરકાય પ્રવેશ નો આનંદ બરાબર અને પ્રવેશ થાય તો પ્રવેશ નારો પાછળ નીકળે રહી તો આ એના શરીરમાંથી મરી ગયો એના શરીર માં બની ગયા હતા પછી તમે પૂછો શંકરાચાર્ય તો બહુ મહાનુભ થઈ ગયા અરે બધી રીતે શંકરાચાર્ય મહાન હતા પણ શંકરાચાર્ય ભક્ત મને આવી મને કે છે શંકરાચાર્ય એવું કશું બોલ્યા નથી કહ્યું આ બધું ભગત શુદ્ધાર્થ નતા એ તમે અમને સમજાવો ક્યાં છે તો કબૂર છે એ બધું એવું જ જોતા હતા તેને હારું દહીઓ બાજા તા દહીઓને રવા માટે બાજા તા બેટાડવા માટે બાજા વાપસ ખોટું છે બરાબર બીજું નથી વાત ખોટી છે માનસ મિશ્ર નામ ના પંડિત હતા અને એ કઈ યજ્ઞ કરાવો હતા ત્યારે રાજા એમ આપેલો કોઈ અંદાજ ના આવે તો શંકરાચાર્ય ત્યારે ગયા ત્યારે દરવાજો બંધ ત્યારે એમ થયું કે આ પોતા પુરુષ છે ત્યારે દાદા એ કીધું કે જો તમે મહાન હોન વિશે જોડો વાત કરો એ વખતે જે વાત હતો એક જ્ઞાનને ઉત્કૃષ્ટ કરવા માટે વાર હતો ઘણી વખત આપણે એને ખોટું સમજીએ એકબીજાને હરાવવા માટે અથવા કોઈને નીચા પાડવા માટે વાર ન હતો જ્ઞાનની ઉત્કૃષ્ટતા વધે જ્ઞાન દાન વધે એટલા માટે કર્ય કારણ કે શંકરાચાર્ય શિવનો અવતાર અને એ અંશાવતાર થયો એટલે એ વાતમાં તો મન મિશ્ર હાઈ ગયા ત્યારે મંડળ મિશ્ર ની પત્ની પામેલા મહાન સંતો ના પરમાણુઓ જે સ્થાન માં એ વધાર્યા હોય એ કેટલા કાળ સુધી પૂછવું છે પૂર્ણ પદ ને પ્રાપ્ત થયેલા સત્પુરુષો એમના પરમાણુ વિચર્યા હોય તો કેટલા કરે તો જીતું જીતું એનું પ્રમાણ હોય ને અત્યાર સુધી એનું આ મારી નું બધા પ્રમાણ હોય તો બુધ નું અમુક પ્રમાણ હોય એના કપેકાય એ વિશે બધા આમ સમુદ્ર જે છે જે જે થયા ને એ બધા ના રે પરમાણુ અસર કર્યા અમુક સારું કોઈ બસો વર્ષ છે કોઈ પાંચસો વર્ષ ચાલે અને મારી નું તો પોતે પુસ્તક પણ લખે એમના પુસ્તક માં લખાયું છે એકવીસ હજાર વર્ષ પછી આવા પુરુષો અને સિદ્ધો માં ભ્રમણ કરતા હોય ખરા માં ભ્રમણ કરે તીર્થ ભૂમિ માં ભ્રમણ કરે જ ભ્રમણ કરે તેવાય પુરુષે ભ્રમણ ના કરે સ્થાપન થયેલું ત્યાં લોકો एक आत्मा भूमिका उगृत कहवा कई रीते जागृत स्थान આપડે આત્મા ઉલ્લાસીત થઈ જાય તો આપણને અનુભૂતિ થાય બાપુ એ અનુભૂતિ એવું છે ને કહીએ તમને શું અનુભૂતિ થાય છે આનંદ શું છે પોતે તેનો ભરતી બહાર છોકરો છૂજો એ કરી છું હલ્પો થાય શું માટે કઈ ભૂમિકા શરૂઆત છોકરાને જયારે નહીં દિશા નહીં લાગશે ત્યારે કારણ કે આ બધી તારી મંદી મ તો આત્મા નો આનંદ ની છે તો બીજો દેખાડ થતા મન ની સલામત છે મન બધા થી નિવૃત્ત થાય છે બધી હિસાબ ને ગાઈ ગયેલો મને એક પ્રધાન મને આનંદ થાય તમારે દાદા જુદો નઈ આ ભૂમિકા કઈ આનંદ આવે yeah, <laughs> <laughs> મ્યુનિસિપાલિટી <laughs> <laughs>